વાત કરવી પડે આમ ચાલે છે એને આપડે બાપ બધા એવું જ કરે છે ફક્તિ છોકરો સમય કહેવા માંગો ચીક નથી આપડે દૂધ વાત કેવા જઈએ ના બધે પડવા જતા બધે આથી કાર મધ્ય નિહાળી કરી લે એમના પડે એ મધ્ય બધા પાવના બધા ભેગ પતા મોટા નો પગાર એક તો માનતો નથી ભગવાન માવી રે બઉ લાટ ટૂંકી છે ને સમજવાની છે ટૂંકી જ છે વાત આ લો ને સમજાવવા માટે મારે કરવી પડે આવું મોટી અડતાલીસ ના આગમ હતો એટલે ફોર્મ ફી થાય લિંક જળવાય નઈ લિંક ન જળવાય હા લિંક વગર શું થાય મારે તમારે મુખ નો કયા રસ્તા પર જોઈ કોને બધા શાસ્ત્ર બધા આગમ મળે છે ભગવાને પૂછ્યું ઉપાસ મધુને કઈ આપવું બોલી નીચે તો હા એને ચાર ના આપવા પડ્યા ચાર કઈ મોટા ભરૂચ આત્મા નહી ભૂલવાનું બધા ભગવાને આને શું કરું પેલા માથા પર લીધું ને તેમાં બોલવા લીધો મળે નહી શુદ્ધાત્મા ની વાત કરો છો હું પણ એની સાથે હવે વિજ્ઞાન ની વાત બેસાડીએ તો જ બરાબર ફિટ થાય છે આ વાત સુધાત્મા કરો છો ને આપ એની સાથે વિજ્ઞાન ની વાત બેસાડીએ તો નવા નું એ બંધ થઈ જાય છે અને બતાવે છે પણ તે બાકી છે શું આપડે અહિયાં અવધિ જ્ઞાન કે છે તેનું નથી જ્ઞાન અતિ સ્મૃતક જ્ઞાન અતિ અવધિ જ્ઞાન અવધિજ્ઞાન એટલે ભૂતગલ ની અંદર છે એ નહી પણ જોઈ શકે ચેતન ના જોઈ શકે અર્ધિજ્ઞાન એવું કહેવાનું તે એને અલગી જ્ઞાન હતું પણ એને કેવું હતું આપણા લોકો ને અધ્યાત્મ વાળા ને મતિ જ્ઞાન હોય આપડે ત્યાં અધ્યાત્મ નથી એને કુમતી હોય કુમતી ભૌતિક માટે જે જાણવું ભૌતિક સુખો માટે ભૌતિક માટે જે જે ક્રિયા કરવી એ બધી બુદ્ધિ કુમતી છે અને કુમતી ક્યાંથી ઉત્પન્ન થઈ જાય કુશુરુત માં માણસ હોય તે અવધી ઉધી પહોંચે પણ કુ અવધિ કેવું કુ કે એમ દેખાતું હતું લડીઓ લડી થાય ચાલશે એવું દેખાતું છે એવું એમ જ્ઞાન હતું આપડે તો કુવર દિવાળા હોય છે મોટા મોટા ઓફિસરો આપડે જઈ ને એ બોલે એવું તો આપણે ઘૂસે જ માર ના જાય જોવામાં આવેલું કયું હે એ બોલે એવું તો આપડે ઘૂસી જઈએ હું હું ગુજરાતી હું એવું ગોધી જોઈ આવ હા એ તો દેખાય આપણે ઘૂસે કારણ કે આપડે સરળ અને મતિ જ્ઞાન શુદ્ધ વાળા આપડે પેલું ઘૂંસવાળા વાળું જ્ઞાન માણસ ઘૂસી મારે એનો લાભ ઉઠારો પછી ઉઠાવશે નહીં દર્શન છે અને દેખાય દેખી બોલે ગુસવ સંસાર ના ગણી ફરે ફેરે કર્યા કરે એને ફાયદાકારક નથી એ નુકસાન કરે બહુ ફાયદાકારક તો આ ચોખ્ખું જ્ઞાન જે જ્ઞાન કોઈને ગુંવે નહીં ગમે એવું મજૂર બહુ ઊંચું પણ કોઈ એમ નામ જ્ઞાન ઘૂંચવે બોલે એવું છે રાખી તરફ એક વખત હું પણ કરતો એક હું પણ કરતો જયારે આપણે ખબર પડી કે ખોટી ભૂલ થાય બરોબર હું આપણે જે વિજ્ઞાન ની વાત કરતો હતો તે બીજા સંદર્ભમાં કરતો હતો ગઈકાલે મેં આપણે એક પ્રશ્ન પૂછેલો चिदानंद रूप शिवोहम शिवोहम खुलासो रात बैठो बैठो विचार करते मैंने शंकराचार्य ने लगभग आत्मज्ञान थी गयेलू के आज शिव शक्ति तार आपने समझा कि ए तो भेद ज्ञान है बार हूँ अर्थ मैं एम करो आप एम कहवा मांगो छोर कशु छे, नहीं है बहार विज्ञान लेदय तो विचार ते, करता मैंने आप एम कह मगोर एक निमज ज्ञानियम विज्ञान जे आप बात करो छो ते के आ बदू नियम थी चाले छे. ये बदू चले छे, बाकी बदू अंदर छे काले खुलासो मन मैं હું પેલા એમ માનતો તો કે આ શિવહમ એટલે કલ્યાણકારી શક્તિ બહાર પણ છે અને અંદર પણ છે પણ તેનો ખુલાસો થયો કે બહાર એક વિજ્ઞાન જ છે વિતરાજ વિજ્ઞાન છે અને અંદર છે તે શુદ્ધ આત્મા છે બે શબ્દ બોલે એક કે શિવહમ શિવ છું અને બીજો કે હું શિવ એ છે તે આત્મજ્ઞાની નિશાની અને કઈ પૂછે છે મોક્ષ શું છે અને મોક્ષ જો અંતિમ ધ્યેય હોય તો એ તરફ જવાના એ પ્રાપ્ત કરવાના પગલા શું મોક્ષ મોક્ષ એ શું છે પ્રાપ્ત કરો હોય તો મોક્ષ એટલે સંસારી સુખ નો સંસારી દુઃખ નો અભાવ સંસારી દુઃખ કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ટાઈમ અડે નહીં અને સનાતન સુખ એ બોર સંસારી દુઃખ અડે નહિ તો આ સંસારી દુઃખ અડે નહિ છે દાર ભરે તો દુખડે નહિ ઢોલ મારે તો દુખડે નઈ ગદડું કાપે દુખે નહી કરે નોકરી મોક્ષ એટલે જન્મ ના થાય આગળ એવું નઈ ને મોક્ષ એટલે જન્મ આગળ ન થાય એવું નઈ ને ના જન્મવો જ જન્માય એનો વધુ નથી ના ગરમ નાય જન્મે આ દુનિયા જે જે દુઃખ કે દુઃખ એનો ઉત્પન્ન ના થાય સર્વ દુઃખો થી મુક્તિ કેળાય લાગે નઈ પણ જેની પછી દુઃખ આવે એ કલ્પિત સુખ કેવાય કે દુખાય છે સાચું હોય લાગે છે કે આપણું અંતિમ છે એ જોવું જોઈએ ને એ જ અંતિમ ધ્યેય છે જી માત્ર નું માપરું નહી માત્ર નું અંતિમ કારણ કે આ બધા પાથુડિયા માં કરે પાણી માં જુડિયા મારે જીવા બાથુરિયા મારે ખાતે ટેસ્ટ કરી દો તો જાણું ટેસ્ટ કર્યા છે જાણું અહીંયા આગળ એમની પાસે જવું કાંઈ સુધી કોઈ ગયું જે છૂટેલો હોય છોડી બંધર છે ખબર છે પૂર્ણબળ છે એની પાસે જવું કોલેજ લોકો સારો કલેજોર બહાર કાઢે ને જાય અઘરો ના હોય અઘરો હોય તો મોક્ષ ના થાય અઘરો એટલે કપા ખોરવા પડશે આમ કરવું પડશે તેમ કરવું પડશે આ પડશે થોડું અઘરો મારું હોય તો મોક્ષ ના અધ્રો માર્ગ એ સંસાર માર્ગા જેટલા જિલ્લા અધરામાર્ગ છે તેમાં કક્ષ સેવન હોય બીજું હોય કે બધા સંસાર માર્ગ અત્યારે લોકો ના ખ્યાલ માં જ નથી પ્રાપ્ત કરવાની વસ્તુ નથી પ્રાપ્ત કરવાની વસ્તુ નથી એ સહજ સ્થિતિ છે પ્રાપ્ત કરવાની એ સ્થિતિ જ્યાં સહે ઉત્પન્ન થઈ ગઈ હોય ત્યાં લીલોત્રી છે તેમ છતાં એ કહેશે ખોટું એ નથી એમને માટે બરોબર તમારા માટે જો મોક્ષો હોય તો માટે ખોટું છે બીજા લોકોને ગમતું હોય એનો વિષય હોય એનો ધંધો હોય તો એના માટે આપડે ના કેમ કેવાય આપણે ના ખોટું નથી આ માધા છે કઠોર કરવા નથી જરૂર કટોકર કરવાની જરૂર કેવું કરવાની જરૂર આડું કરવાની સૂતર થાય છે કે આવા આવા શબ્દો મળે છે એમને આ સૂતર એ શબ્દ મળ્યો અને કસૂતર શબ્દ એવો છે કે એ શબ્દ બીજો બોલીયે મારે જાય છે શહેર નો ભાવ બતાવો હોય તો સૂતર માં બતાવી શકાય શબ્દ પોતે શહેર નો અર્થ કરે એવો છે શું થાય બીજા શબ્દ માં કહીએ માણસ ના હવે તો કહું સર તો આપડે કેવાનું કે ભાઈ જેમ સંદાત્મા કરો નઈ એનો બતાવે નો ખરો ભાવકર એટલો થાય બીજા શબ્દો જેવું છે બતાવી શકતા નથી માટે ઉતરવો રૂપે કહુતર આપણે કયું અને આપડે કાવતરું કહીએ છીએ કાવતરું અરવિંદજી કે માનવ તે જ આવવાની છે આના પછી અતિમાનવ છે મોક્ષ બેન એ સ્થિતિ કઈ છે ભાઈ પૂછે છે કે અરવિંદ અરવિંદ કેતા હતા કે અતિમાનસ અતિ માનવ એ સ્ટેજ આવવાનો છે મોક્ષ પહેલા તો એ સ્ટેજ કયો કેવાય એ શું કેવા માગ આપડે હિન્દુસ્તાન ના લોકો જે આ દારિદ્રાય છે એવું ના હોવું જોઈએ અહિયાં કશું કહ્યું એટલે બધા લોકો એમનું હિન્દુસ્તાન પૂરતું નતું આખી દુનિયા પૂરતું હતું માનવજાત માનવ જાત માટે માનવ જાતે પણ એવું છે ભાવના છે યોગી કારણ કે સાચા માણસ થી કરેલું હોય સંકલ્પ એટલે ફળે એનો લાભ દેખીશું આપડે જેટલા યોગ્ય હોય માર્ગ નથી એક જાત નો આ પોતે જે તપ કર્યું છે એ કર્યું યોગ કર્યો તેનું ફળ રૂપે એનો સંકલ્પ હોય એક જાત સંકલ્પ સિદ્ધ થાય બહુ अरविंद भास्कर लैले गुरु भास्कर लैलेम गुरु था वेलेम कहता था, तो था मुक्त करो है रिया थी, थी, लेलो, लेलो ये थी क्या। योग मा से की गुरु तरीके छोड़ दिता अरविंद ભાસ્કર લેલે સાચા હતા કે અરવિંદ સાચા હતા કોણ સાચા યોગ જે બંને કર્યો કે અરવિંદ સાચા બંને યોગ કર્યો છે અરવિંદ નું લેલે પડ્યો ના પુસ્તક મળેલું અમના ગુરુ છે બરોબર વિપ્લવી સ્વભાવ ના માણસ વિપ્લવ હા એટલે બધા બહુ ગુરુ હોય અમને અને વિપ્લવી સ્વભાવના આધારે યોગ કરવા ગયા સ્વભાવ યોગ કરવા ગયા બઉ ચોખ્ખો માણસ માણસ બધા પણ વિકલવી એટલે જરાક કોઈ નામ દીધું તો એનું વેર એનું વેર લાખેલી હા એ વાત अरविंद मधर नहीं पड़ा मतभेद पड़ी था ना। ना। ना। अर्विन? अर्विन गया आप दृष्टि तो मतभेद બહાર પડ્યુંત્રા ગયેલા પોતે તારીખ માં જાત્રાઇ ગયેલા ત્યાં આગળ ગયા ત્યારે માતાજી એકલા એટલે પછી આપડા મહામા થી માતાજી મજબૂત એટલે આપડા નતુદી ખા નેતુદી દાદા નો દર્શન કરવા તમારી માતાજી ને બોલાવો આપડે બે હજાર રૂપિયા પચીસ હજુ થોડુંક એક કરેલો એક ઓટલા જેવું છે આમ આમ લોકોને બે હા શું આપડે લોકો ગાડરિયું છે પછી આપડે આ ઓટલો નઈ ફેરો એમ સસ્તો ગાઢ આવે ને તપાસ કરવા જઈ નથી શું કરું હા તારું ચી કેમ ના હોય એમના હું લક્ષ પડે તારું એ તેવાનું એ મુખ્ય વસ્તુ બાકી આમાં હાડકા આપડે અભિપ્રાય આપીએ શું કરવા મધર લોકો ને ઘણા લોકો અને આપડે એ વાંચ્યું કરીશું કામ સાહારી નું હોટલ હોય આપડે ના ખાતા માટે બીજી વાતચીત કઈ કરો આપડે બુક કરવા છે તમે આવે તો માગવાનો વિચાર નથી કારણ કે જે મોકલ્યું છે માનતા હોય તો ઉપરવાળા આવે આપડે આપડા દખલ ના કરે આપણે લેવા દેવા આપડા દખલ કરે આપણું છે હું આપડે કેટલી તાકાત આપણું છે શું આપડે કેટલી તાકાત કોનું છે આપણું ચાલ્યું નથી કોઈ ટેકા આપણું ચાલતું હોત તો દુનિયા ને હલાવી નાખીએ હોત પણ આપણું ચાલતું નથી ને જન્મ લેવા આપણા નથી મૃત્યુ જન્મ લેવા આપણા હાથમાં મૃત્યુ પણ આપણા હાથમાં નથી કોનો ધારક અરે હોય એવું દૂધું બોલું એ બધું બીજા કર્યા ને કે નવી જાય મારા શાંતિ ચલાવવાની આજે આખી દુનિયા છે કોઈ શક્તિ તો છે ને આખી દુનિયા ચલાવે છે તે કોઈ શક્તિ તો હશે ને જીતો હોય તો શક્તિ છે ને શક્તિ છે ને કોમ્પ્યુટર કોમ્પ્યુટર એ શક્તિ આધારે જે બધું થઈ છે એને નિર્મિત કરેલી છે એવું માનું છું કે ચલાવે છો ગાડી કોની ચલાવી પડે છે નિર્માણ કેવું છે કે ઉઘારી વાગે ચલાવો અને સાવધાની થી ચલાવો શું કે છે બરાબર અને પછી અથડાય નિર્માણ કર્યું अपने दुख आए तो शुभ दुख एगता है छा दुख आए तो अपने सु પણ આવતું હોય દુઃખ ના એટલે પાંચ હવે માણસ નઈ લગભગ વીસ હજાર માણસ બિલકુલ ભાવ વધાર ક્યાંય જયારે પાણી બંધ થઈ ગયું ત્યારે દુઃખી થઈ ગયા તા ક્યાંય પાણી બંદ થઈ ગયું થોડું દુઃખી થઈ ગયા હતા પાણી બંધ થઈ ગયું દુઃખી થઈ ગયા તા પાણી પંખાય ના થાય ના થાય ભૂતપુખ ને મળી ચિંતા ચિંતા કેટલી કરે તો આપણે નથી કરતા આપણે નથી કરતા દાદા આપડે બધું કરેલો દાદા પોતાનું દુઃખ મટી જાય એવું કરો ભાઈ આપણને દુઃખ નથી ભલે આવે તો આવે ભાઈ કે સાક્ષી ભાવે જોયા કરવાનું દીકરી જેટલું આપણું શરીર છે આપડે સાક્ષી જોડશે ઉપાડી ને ને તો આપણું શરીર પાછળ ને આપડે જોયા કરશું કે શરીર દોડે છે લાગે તો આત્મા અંશ એનો અંશ એ કોણ છે આપડે સાચું છે નહીં અનુ સાચું હોય બધું વખતે હોય એનું આપડે સાંભળેલું છે શરીર ની જે રચના છે એનાથી થઈ રહ્યું છે શરીર ની રચના છે તે પણ થઈ રહ્યું રચના કરી રહી છે રચના કરી રહી શરીર ની જે રચના એવી છે એમાંથી લાગે ને ભય ભય લાગે ને તો આવે ઇન્કમ ટેક્સ આવે ભય ભાઈ ભય નહીં ભય નહીં અમલ હા સત્ય કોને પછી કોણ કોણ ગુનેગાર હોય ગુનેગાર કાયદાની દ્રષ્ટિએ જે ગુનેગાર આવે છે કાયદાની દ્રષ્ટિ જે ગુનેગાર આવે છે ના ના જજ તમે આપડે ગુનેગાર એમાં કરવું પડે ને બીજો શું ઉપાય એમાં ક્યાંક બીજા ને ઉતવા જવા શોધવા જવા સુ પછી આવતું નહી તમારે કાય નું શું કરે દુઃખ આવે તો એ કુદરત નો મોકલવાનું છે દુઃખ આવે આવે કુદરત મોકલાવેલું છે તો આવે છે એ કહે છે કે બધું એના પર નાખી દેવું પછી આપડે ભાર નહી બધું એના પર નાખી દેવું આપડે બહાર નહીં આખો દાડો યાદ રાખ્યા છે આપડે તો બહાર આપી ત્યારે છૂટા થઈ ગયા ને એમ નઈ તો આ રહેતો નથી આપે એટલું નહી બેસે સ્વરૂપ છે શું છે તમારું પોતાનું સ્વરૂપ છે ભગવાન બીજો કરું તમે આવનાર લેનાર નથી અંતા એનો ઉપકાર માં આત્મા એટલે અંદર જે આપણો અંશ અને શરીર એ બે જુદી વસ્તુ થઈ જાય આત્મા જેટલો અંશ છે અને શરીર એ બે જુદી વસ્તુ થઈને કારણ કે ટુકડા કરી ના ખાઈ આવું થઈ ગયા સરવાંશ છે શું છે પૂર્ણ ભગવાન નહીં છે સરવાંશ છે પણ પૂર્ણ ભગવાન મારામાં છે પૂર્ણ ભગવાન છે બધામાં સરવાનું છે બધા બધા લાકડી ની લાગણી ઉભી થાય પાણી અને પાણી પલાવી જાય તો કારણ કે જગવાન નથી ભગવાન હોય ત્યાં લાગણી હોતું એટલે મત બધે બધા કોઈ કોઈ હોય તો ના આવી જાય હવે જરાલો હોય ને તે મને કે છે આ નારિયે કોઈ દાદા હોય છે નારિયરું પાણી કોણ મેં એક ખાતરી થઈ ગયા નારિયેર પાણી ભરે છે ભગવાન ભગવાન પાણી ભર્યા કે